ભોગવે છે છે રાખવી કેમ જો આ લુખું થઇ ગયું કે ભાવના રાખવાની રહી ગઈ અથા તો તત્વો ભોગવતો હોય ને એટલે બધી એ પૈસા થી મદદ કરે એટલે હિન્દુઓ એમને જંતુવાદી કે છે માણસ ને મારે જંતુ ને બચાવે હા એ કઈ એમ થાય એ કસાય એ મોટા મોટી હિંસા છે કેસાય એ આત્મહિંસા કેવાય છે શું કેવાય છે ભાવ હિંસા કેવાય છે શું કેવાય છે કસાય શું કેવાય ભાવ હિંસા થઈ જાય તો ભલે થાય પણ ભાવ હિંસા ના થવા દેવ તો આ લોકો તો દ્રવ્ય હિંસા ચાલુ રહે ચાર પગ વાળા થઈ જવાના છે અને આપડી આ બધા જમીન કોણ કરશે પછી પગ હોય તો પડી જાય એટલે બીજા ચાર બીજા બે હોય ના જાય ને હું ભાવ હિંસા ની મુખ્ય કિંમત છે ભાવ હિંસા ની લોકો ને પૈસા ની પડી છે બધે જઈને પણ નઈ બધા લોકોને પૈસા ની પડી છે તો અરે વવનું જે થવાનું થશે બીજી લાઈ છે પૈસા નહીં પડેલી છે અત્યારની આપડે હવે મોક્ષ જવું છે બીજું કામ જવું છે